ય રિયામો સવ સાવણમ એસો પછો સવ પાવસણ મંગલાંચ Sa savai, mangalam. savai mangalam om om om namo namo vasudevaya vasudevaya om om jai Satchidanand. jai બોલા ધ્યાન થી બોલજો બધા હા બોલાવે છે તે આપણું જ પોતાનું પરમાત્મા સ્વરૂપ છે આ પાંચમા આરામાં કળિયુગમાં દાદા ભગવાન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ બોલો ની જ સ્વ સદગુરુ ની સ્વભાવ માસિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મા સિદ્ધ પર ગુરુ સત્ય નિશ્ચય વંદ હૈ સત્ય વિશ્વિતા સ્ગતમ વિશ્વિતા સ્ગતમ જગકલ્યાણ કગ્ન મે જગક સીધ સ્વરૂપી મૂર્તમો સે સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માલતી વ્યવહારદો નિશ્ચય મે અવિવૃ દિયો નિશ્ચય મેંદ જય પંખા ચાલુ કરજે ભાઈ અહીંયા બધાને જરૂર પડે તો જે કોઈ ત્યાં આપણા ખબર હોય એ લોકોને જેને ખબર છે એને કહો જાણતા એને કહો તો તો બધા બટનો આપણે અંદર આવા બટનો પડ્યા છે બધા સાહેબ બહુ સમજાવે છે કાલે બટન હરખું ડે તો જ આપણું કામ થશે નહીં તો ઊંધું રહેવા ઊંધું થઈ હા સાહેબ છે બધાને ખબર પડે છે હં આમ તો મુખ્ય બે જ બટન આપ્યા છે રિયલ રિલેટીવના પણ શરીર છે સંભાવ નિકાલ બાકી છે એટલે બટન તો ખાવા પડે છે ખરું કરી બાજુ બાકી તો બધા ઘણા બધા બટનો છે પાર વગરના ચાલો જય સચિદાનંદ જય સચિદાનંદો હમ એક દુસરે કો કેસ સમજ પાસે સબકો સમજ લીયા ઓ ખુદ કો સમજના હેજ કનુભાઈ કોજના ખુદ તો આપકો સમજ સકુગા ऐसी बात है कि महनर बाको सम्झ सम्झ तो मैं खुद को <laughs> समझ समझ समझ समझ तो खुद को की बात है, कवी राद ने कैसा बताया है। हुँ? एक पद बोल पछी है आपड़े बता बीजू कई बिजू छे कई कोई ताराचर न तो जी ले બી કઈ દાદા પ્રભુ ધીરુભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ્યુ જે કૃપાળું દેવે પોત છે ભાક્ય જે કૃપાળું દેવે સ્થિ વેશ પરમ સીધ જોત છે નાની ગ્રસ્તિ પરમ સિદ્ધ જ્યોત છે પાછું જે કૃપાળુ રે રે સ્વયં ભુવા પોત છે જે પાળું દેવી સ્વયં ભૂવા પોત છે પૂર્ણ પૂર્ણઉપાદાની સત્પુરુષ પ્રયોગ છે મોક્ષ છે સજીવાના મોજના સરસ્વતી સન્મોખ પાટ છે સરસ્વતી સન્ન વચનો મીરાગી સમિતરાગી વચનો મીરાગી સમ્યો જે ગ્રો પાડુ પ્રેમ જોઈને આઈ ગયા કવિરાજ પ્રદીપ બેઠો પરિવાર છે નિરંજનભાઈ છે કે આવે છે ગયા કે ગયા ગયા નહિ એ બંને જ્યાં ગયા ભલે એ પછી મળીશું એમને આહો બહુ સુંદર હવે કવિરાજ તો દાદા અને મસ્તીને એ ચાલ્યા જ કરશે અને તારે બીજું કામ ઉપાડી લેવાનું હા કે ખરે ધીમે એમને ગલી પછી કહીને પૂછીને કાઢી લેવાનું કશું હમ બરાબર ને એ પોતે જ દાદાને દાદા મય હોય થાય પછી કેમ ના એ બહાર નીકળવાનું મન ના થાય ને બહાર નીકળવા મન ના થાય નહીં તો આવી રચનાઓ ક્યાંથી નીકળે હમ ક્યાંથી મને આપવાનું છે કવિરાજ થોડું લઈ હરીશ બીજું રાખ્યું છે ને જરૂર નથી એવું જરૂર હશે તો કહીશું મૂકી રાખો ધીરુભાઈ સાહેબ નમો વિતરા ગાય દાદા ભગવાન અસિમ જય જયકારો જય સચિદાનંદ એમને નીચે લખેલ બાબતો છે ચારેક એમાં જરાક સમજવા માટે પૂછ્યું છે પેલું છે અંતર આત્મદશા શું કહ્યું એટલે આત્માની ત્રણ અવસ્થાઓ છે ત્રણ અવસ્થાઓ મુખ્ય બહિર્મુખી એક દશા છે બહિર્મુખી આમ તો દાદા ભગવાને આપણને ફોડ પાડ્યો કે પ્રતિષ્ઠિત આત્મા છે એ બહુ મોટો ફૂડ જબરજસ્ત ફૂડ પાડ્યો છે પ્રતિષ્ઠિત બે પ્રકારે હોય શકે જો આપણને આપણા જ આત્મા સ્વરૂપનું ભાન કૃપા થકી જ્ઞાની પુરુષની કરુણા થકી થયું હોય તો પ્રતિષ્ઠિત આત્મા આપણે નિકાલી બાબત બની જાય છે અને આ શાસ્ત્રોમાં હશે કોઈક જગા એ ઉલ્યોગ ગમે ત્યાં પરંતુ પ્રતિષ્ઠિત આત્મા પર જે દાદાથી પ્રકાશ પડ્યો છે ક્યાંય નથી જોવા મળતો સારા જૈન સાક્ષ આગોમાં કોઈમાં દીપક હઈ ગઈ બેન સિસ્ટર મોટા બેન કહી ગયા હા બસ સમજ્યા ને ક્યાંય નથી મળતો એ જો આપણે આપણું જ ભાન નથી તો બેભાન અવસ્થામાં જે પ્રતિષ્ઠિત આત્મા છે तो एक प्रतिष्ठित आत्मा उकलता जाए बीजो प्रतिष्ठित आत्मा बिटारा तो जाए वस्तु प्रतिष्ठित आत्मा ये शब्द नहीं आत्मा आत्मा ज कहू ए के अवस्था आत्मा ने ज आत्मा कहो शू पर कहे पर्याय अंतर आत्मा दशा बहुत य तो मुख्य है एट्ले आ वितराग मार्ग में आत्मा आ त्रन दशा बहिर्मुखी दशा બહિર્મુખી દિશામાંથી મુક્તિ પામીને આપણે આપણા આત્મા સ્વરૂપને પ્રાપ્ત થઈ જવાય બધા કર્મોની જાતિઓથી મુક્તિ પામીને બધી કર્મોની એમાં ભાવ કર્મ મુખ્યપણે આવી ગયું ભાવ કર્મ મુખ્યપણે આવી ગયું સમજાયું ને અને ઉત્તરમાં તો દ્રવ્ય નો કર્મ છે જ તો એમાં આપણી દશા જે ઉત્પન્ન થાય છે સભાનતા એ કરીને તે અંતર આત્મદશા છે એટલે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત જે કૃપા વૃદ્ધે કહ્યું ને આ વૃત્તિ શબ્દ બહુ મોટો છે એ રુચિ રુચિધારા વૃત્તિ એને બહુ લાગુ પડે છે આ રુચિ રુચિ શબ્દ એટલો બધો મહત્વનો છે અને આ વૃત્તિ આ જ મુશ્કેલ છે બધું એટલે અશુદ્ધિમાંથી શુદ્ધિ પામે એ વૃત્તિ પામી જાય છે એટલે કે આ અનંત પ્રકારનું ભટકતું ચિત્ત એટલે ચિત્ત વૃત્તિઓ બહિર એમાંથી આપણે મુક્ત આટલું અક્રમ વિજ્ઞાન સીધે સીધા આપણને મુક્ત કરાવીને આપણને આપણી આત્મદશામાં મૂકી દે છે એટલે કે સભાનતા કરીને સભાનતા વગર તો આત્મદશા હોય જ નહીં એમાં એ અંતર આત્મદશા થઈ જાય છે અને આખો વ્યવહાર બાકી અકબંધ રાખીને આમ થાય છે તે પરંતુ હવે વ્યવહાર બાકી રહ્યો તો વ્યવહારમાંથી નીકળી જવા અમે જે રીતે ને જે પગલેને પગલેને જે રીતે અમે નીકળ્યા છીએ એ જ વાતમાં તમને આપેલો છે એટલે અમારા પગ પગલેને પગલે મૂકશો તો તરત નીકળી જશો તો સારી રીતે અને પગલે મૂકતા મૂકતા આપણે જોયું દાદાનું પગ એટલે કે સ્થૂળ સ્વરૂપે નથી લેવાનું એમને ચરણ આખું અંતરચર્યા છે આખી જબરજસ્તની સુંદર પણ વ્યવહારમાં તો એવું કહેવાય છે આપણે ચરણનું બહુ કિંમત છે તો એમાં આજ્ઞા ધર્મ મુકાઈ એ પોતે જ મૂકાઈ ગયા છે દાદા જાતે બે વ્યૂ પોઈન્ટમાં દાદા જાતે મૂકી ગયેલા છે અને તે સતત બે વ્યૂ પોઈન્ટ સરખા રહી શકે એવા પાછા વ્યવહાર હોય તો એ દર્શને કરીને બધાની સાથે હોય છે અને પોતે એકલા પોતામાં જ હોય એ તો દાદા કહે છે કે ત્રણ દિવસ તો હોય છે જ વરસમાં પણ છતાંય હોય બધું આ કર્યું છે એટલે સતત અખંડપણે નથી રહી શકતું આ અખંડપણે હમ એટલે અનુભવ એને જ કહેવાય કે એક અનુભવ થયો પાકોને સ્થિર થઈ ગયા આપણે પછી એમાંથી ચલિત ન થઈએ આપણે पची रिपीट थे आ करें तब बाकी व्यवहारों में भूलो दिखाएम अपनी प्रगति करता जाइए घनी है शास्त्र में शास्त्र में बुले अंतर आत्मा दशा एट वार वही महात्मा ये दशा है पद नहीं पदवी नहीं कविरा सु પદ નથી પદવી નથી અને અંતરાત્મા દશા એટલે બધી પદ અને પદવીઓથી મુક્તિ એવા આપણે શું કહ્યું પછી એ ત્યાગ માર્ગ હોય કે સંસારી માર્ગ હોય અંતરાત્મા દશા અને એટલા માટે મહાત્મા દશા દાદાએ આ ચરણવિધિની પુસ્તિકા થઈ પહેલીને એ બધું થયું ત્યાર પછી કેટલું ગજબનું કે પહેલું એ મુકાયું છે એક ને બે હમ મહાત્માનું નામ કહ્યું નામ તો છે જ વ્યવહાર છે તો આખો પણ મહાત્મા છો એટલે મહાત્માનો વ્યવહાર આવ્યો આવે શું મહાત્માનો વ્યવહાર બહિર્મુખી આત્માનો વ્યવહારનો વ્યવહારો જો અંતરમુખી દશાવારો અને છતાં વ્યવહાર સાથેનો પાછો વ્યવહાર વગર તો હોય જ નહીં એટલે નામ લખાયું આપણને પોતે અનામ છતાં નામ લખાવવું પડે છે હમ અંતર આત્મદશા બહુ મોટી વસ્તુ છે બહુ મોટું એમાં કઈ બરોબર છે બીજ પડે છે બીજે દિવસે ફૂટી નીકળે છે એક્ઝેક્ટ તમને જેમ જ્ઞાન મળ્યું હોય અને જેમ સમજ આપી હોય બધી તે જ પ્રમાણે રહે તો તરત જ બિલકુલ નીકળે છે શું અમને થયું એટલે તો મને તો ખબર જ નથી શું બન્યું એટલે કે તો કુદરતી યોગ આવ્યો કોણ ક્યાનો અનુસારનો છે ક્યાંનો દાદા એ ડૂબકા કેમ ખાય છે આમ ડબક ડબક થાય છે તરતા આવડતું નથી આવડતું દાદાએ ઉંચકી લીધા અમને રસિકભાઈ સાહેબ દાદાએ ઉંચકી રસિકભાઈ બધા આપણી હાલત બધાની આવી હોય ના ના અને અમારા ગુરુજી કેવાય તો આગળ ના ને આગલી પાંચ છ હતા એની બેચના પેલા ચંદ્રકાંત આપણે ટ્વીન જન્મ્યા હોય પરંતુ જેનો પહેલું વ્યક્ત થયો હોય ને એ મોટો ગણી જાય છે પછી એ મિનિટ જોવાતી નથી મિનિટ એમાં બે મોટામાં એટલે અંતર આત્મ દશા તો અદભુત છે હમ અને અજન્મા જન્મનો તારીખ નો દિવસ લખ્યો બરોબર છે અદભુત અદભુત એટલે જન્મ દિવસે શરીરબહેન તો એટલા પાકા થઈ ગયા કે એ મારો જન્મ જન્મ દિવસું જ મારું કહે ભેગું જ ઉજવે પછી સ્કૂલનો દિવસ ઉજવ એટલે એ તો પ્રખ્યાત થઈ ગયો હમ વર્ષમાં અને એમના સ્કૂલના બાળકોના માતા પિતાઓને એટલો બધો ભાવ થયો કવિરાજ કે પેલું ઉત્સવ કે શું કે છે હે सच्चा सुख आज्ञा में बदाज मोर कबूतर छोकरा कर सुंदर कर सच्चा सुख आज्ञा में बता से बदा आपने समझ न पड़े तो समझ पड़े डायरेक्ट बता बता फरती हाला है पाचु सर भाई प्रस्ताव मूक्यो कवि राज કે આપણે આને જ ભાઈદા ભાયદા સોલ્વ બનાવી દઈએ એક્ઝેક્ટલી એટલે બધા આપણા રંગભૂમિ પર બધા એ કરતા હોય કળાકાર બધા એમને પણ કોઈ કારણ કે આટલું બધું સરસ કરવાનું એટલે ત્યાં પણ પછી ગરમાવો થાય તો એ થઈ જાય એટલે બધું કસ્તાવ મંજૂર થઈ ગયો છે મંજૂર થયો છે ને બસ પણ એનો ટાઈમ આવશે તારે ટાઈમ આપણા હાથમાં નથી એ હવે તો આપણે મહાત્મા માટે ભાવ કરવાનો પણ રહ્યો નથી ભાવ કરવામાં મહાત્મા ના રહ્યો હોય પરંતુ આજ્ઞા ધર્મ ના રહી શકાય એના માટે ફાઇલ પાસે ભાવ કરાવવો પડે કારણ કે એમાં ફાઇલ કાચી પડી ગઈ છે ફાઇલ કાચી પડી ગઈ છે એટલે ફાઇલે વારે વારે ભાવ કરાવવો પડશે શું આવું છું છું ને તારી જોડે કે એમ કરાવવો જ પડે અને એના માટે શક્તિ માગવી એ બહુ જરૂર છે નહીં તો ભાવ કરે ને કુદરતી સંજોગોએ પુણ્યનો અનુભવ થઈ ગયો જો થઈ ગયો એવું થઈ જાય પાછું એટલે શક્તિ માગીએ પાછું આપણી લઘુતાર આ કરે પ્રાર્થના એટલા માટે આ બે સાથે કહ્યું આપણે અને ભાવ તો મુખ્ય વસ્તુ છે આખું વિજ્ઞાન જ મિત્રાગોનું વિજ્ઞાન જ ભાવ વિજ્ઞાન છે આખું પણ એ દ્રવ્ય સાથેનું છે દ્રવ્ય સાથેનું ભાવ વિજ્ઞાન એટલે કે જેમ જેમ દ્રવ્ય સમજાતું જતું જાય આપણને અને એ દ્રવ્ય સ્વરૂપે જણાતું જતું જાય શું તેમ તેમ ભાવે ભાવના ભાવતા ભાવે કેવળ જ્ઞાન બરોબર છે પ્રજ્ઞા શક્તિ સાથે અંતર આત્મા દશાની લિંક સમજવી છે એ પ્રાપ્ત થઈ તમને પ્રાપ્ત થતાની સાથે દશામાં આવે છે અને પછી એનું પ્રગટ પણ થાય છે એટલે પ્રગટ પણ થયા પછી જે પ્રજ્ઞા પ્રગટ છે પ્રજ્ઞા એ આત્માની મૂળ કલ્પશક્તિ પ્રગટ કલ્પશક્તિ અનંત છે કલ્પસ્વરૂપ છે આત્મા તેમાં એ કલ્પ સ્વરૂપે પ્રજ્ઞા શક્તિ કામ કરતી શરૂઆત શરૂ કરી દે છે ત્યાં થાય જાય છે અને એને આખો કેવળ જ્ઞાનનો તાંતો એની જોડે જોઈ રહેલો છે એટલે છોડે જ નહીં પછી તમને એ મોક્ષની દૂતી અને કંઈ શાસ્ત્રોમાં તો મોક્ષની દૂતી એટલે એટલી વફાદાર કે એ તમને મોક્ષ લઈ જઈને છોડશે એટલે દાદા કહેતા કોઈ કોઈ કે જો મારી પાસે આવ જલે તો પરથી તું પાછો નહીં જઈ શકું છૂટી શકીશ નહીં હું દાદા ક્યાં કહેતા એક એક વચન એમના અદ્ભુત નીકળેલા છે અહીંયા આવ્યો એટલે મામાની બેઠા હોય એટલે ચઢી ગયો જો આવ્યો ને તો પાછો નહીં જઈ શકે પરંતુ જો એટલે ચઢ્યો અને એક પગથિયું બાકી રંગો તો બરોબર ને આવું ખાસ જ્ઞાની પુરુષ હમ બે બધી રીતે ખુલ્લા છે બધી જ રીતે કારણ કે એમને આત્મા જાણ્યો છે કેવળ જ્ઞાન સ્વરૂપે પણ એમનું જાણપણું પૂરું થવાને કારણે થોડું જોવામાં બહુ સુંદર રીતે આખું બધું વ્યવહાર ને વ્યવહારનું દર્શન ને જગત ને બધું જ બધું વ્યવસ્થાઓને બધું આખું કમ્પ્લીટ એટલે આપણી આગળ દાદા ભગવાન સ્વરૂપે રહ્યા નહીં તો ફુરસદ જ ના હોય કોઈને વિતરાક થઈ ગયા પછી ફુરસદ ના હોય કોઈને એટલે ફુરસદનો ભાગ આપણે અત્યારે હોય એનો ઉપયોગ કરી લેવો એનો મતલબ એવું જ ને શું કહો છો શાહ શું કહો છો તો પ્રજ્ઞા શક્તિ એટલે પ્રજ્ઞા ને મોક્ષની દૂતી કહી શુદ્ધાત્મા એ પરમાત્મા છે બરોબર છે સમજ્યું મોક્ષ ની દુતિ કહી એટલે એ ઇન્ટરિંગ સ્ટેટ છે આખું શુદ્ધાત્મા નથી પરંતુ શુદ્ધાત્મા નું ટોટલ રિપ્રેઝન્ટેશન કરે છે એક જાતનો સ્વાદ કોઈ જગા એ ક્યાંય ચાખ્યા વગર પરમાણુ જેવો સ્વાદ નહી ચાખે શું સ્વાદ ક્યાં ચાખવાનો હોય સ્વાદ તો આપણે રસા બહુ રહી ગયેલા એ બધા રસા સ્વાદ રહી ગયેલા આવે નથી એટલે ગમે તેવું હોય પણ એટલે પ્રજ્ઞાશક્તિ એ કલ્પશક્તિ સ્વરૂપે કલ્પશક્તિ એ જ્ઞાયક સ્વભાવ શક્તિક સ્વભાવની જ્ઞાયક શક્તિ છે જ્ઞાયક બરોબર એટલે આપણને પોતાને જ પોતાને અજવાળતી શક્તિ આત્માને આત્માના સ્વરૂપે આત્મા પ્રકાશને એ કરી ખુલ્લો કરતી જતી જાય અને પૂદગલ અને આપણો વ્યવહાર બાકી છે એ એને જે ખુલ્લો ના કરવા દેવો બધો અંતરાયન બધા બધું પડ્યું છે હજુ એ બધું એમાં પણ આ પૂજ્ પૂદગર શક્તિ આપણને સંભાવ નિકાલ આજ્ઞામાં રહીને સંભાવ નિકાલ કરવા આપણને એની સહાયતા મળે છે ત્યાં ના મળે સમજાયું પણ આપણે વ્યવહાર ચીટકેલો છે એટલા માટે આપણે સંભાવ નિકાલમાં આપણે નિશ્ચય રહેવું પડશે આપણે નિશ્ચય કારણ કે નિર્ણય નિશ્ચયથી હવે હું આ શરીરની કોઈ ક્રિયાઓનો કરતા હું નથી રહ્યો તેમજ આ વિશ્વમાં બધી દેખાતી ક્રિયાઓને કરતાઓ છે નથી રહ્યો હમ એટલે આ જગત માં શું કે જગત એટલે કે મન વચન કાયારૂપી જગત શું કહ્યું મન વચન કયા એટલે કે અત્યારે જઈ રહેલું છે જઈ રહેલું છે જન્મેલું એટલે આવી ગયું હતું જઈ રહ્યું છે આવન જવાન વાળી ક્રિયા છે તે એટલે આ જગતમાં અને આ જગતમાં બોલીએ એટલે પછી આપણી વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ આપણી પ્રજ્ઞાશક્તિ એવી કામ કરે કે આપણી વ્યવહાર દ્રષ્ટિની વિશાળતા કરતી જતી જાય આવરણો ઓછા થાય કરે એમાં સમજે એટલે આ જગતમાં એની સાથે જ આપણે વ્યવહારમાં જરા સંબંધ ઘરમાં ખાસ કરીને બધે હઈએ તો આ જગતમાં એટલે બધું ખ્યાલ રહે જ જે કંઈ કરવામાં આવે છે એટલે મુખ્યપણે આજનો વ્યવહાર એવો છે કે આપણે એકબીજાના વ્યવહારમાં આવ્યા છે તેમાંથી નીકળવું એટલું સહેલું નથી અને પછી આપણે શરીર ઉપર આવી શકીએ ને શરીર ઉપર એકલા આવી જવા માટે એના માટે આપણે એકાંત ખોરવું પડે એ કરવું પડે આમ કરીએ ત્યાં જઈએ એવું કરવું પડે બધું ખરું કે નહીં બરાબર પણ બહારનો વ્યવહાર આપણો એવો આપણને એકલા શરીર જોડે રાખ્યો નથી ને કારણ કે શરીર એ પ્રમાણે બધું આખું ગૂંચાઈ ગયેલું છે બધું વ્યવહારોમાં ખ્યાલ છે એટલે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે આ જગત એની સાથે જ આપણે દર્શનમાં દ્રષ્ટિમાં આવવું જોઈએ આ તે જગતને પોષાય તે પાછું આને આ જગતને પોષાય છે આ જગતને એનાથી આ જગતમાં થતું ના પોષાય અથવા તો એના લીધે બીજાને બીજા બહારમાં ના પોષાતું હોય આ બધું જ એક સાથે રહેવું જોઈએ આપણને છતાં હું કંઈ જ કરતો નથી એટલે આવી રીતે હું નિર્ણય નિશ્ચયથી કોઈ પણ પૂદગલની ક્રિયાનો કરતા છું સમજ નિશય પણ વ્યવહાર છે બધો એટલે આ વ્યવહારના કરતા પણ આપણે આવી ગયેલા તે ડિસ્ચાર્જ ભાગ રહ્યો બધો આખો એ ડિસ્ચાર્જ ભાગમાં પણ આપણો આગળનો કરતા બાકીનો નિકાચીત એટલે ચીકણો હતો એ બધો તો ચીકણો ભાગ આવ્યો એ પણ હજુ આપણો નિકાલ થતો જતો જાય છે હકીકતમાં એ નિકાલ થયા પછી આપણે ભોગતાભાવ પણ નિકાલી છે એમાં આવવું પડે ભોગતાભાવ ભોગતા ભાવ એટલે આજ્ઞા આ બે દ્રષ્ટિ તેજી ચોથી આજ્ઞા બહુ જ એની પાછળ એટલું બધું ગુળ એ છે અને એને ધીમે ધીમે આપણે આપણા આ પદોમાં બહુ સરળ રીતે સરળ રીતે આવી ગયું છે બધું બહુ સરસ આવ્યું છે શું એટલે જ આપણે પ્રોજેક્ટ ચાલે છે અને સત્સંગમાં પણ આપતા પુત્ર સાહેબ બધે બહુ ચાલે છે બધું એટલે આજની વ્યવહારની ભાષામાં આજની ભાષામાં બદલ આવે છે આ બધું શું અને આ કલ્યાણ છે બધું કલ્યાણ આ છે એટલે પ્રજ્ઞાશક્તિ એ આત્માની અનંત શક્તિઓમાંની એ મૂળ શક્તિ છે એ ખુલ્લી થાય છે જ્ઞાયક શક્તિ જ્ઞાયક એટલે પ્રકાશ કરનારી જે પ્રકાશમય છે સ્વપર પ્રકાશક છે એ પ્રકાશ કરતી જ રતી જાય તે પ્રકાશ ના થાય એવા બધા અંતરાઓ હોય તે બધા ધીમે ધીમે પછી લાગવાનું પુરુષાર્થ સમજે પુરુષાર્થ અને સંભાવ નિકાલ થાય ના થવામાં બધું ઘણું બધું આવે ત્યાર પછી એમાંથી તપ પણ આવે છે બધા તપ તો આવે પણ ખબર નથી પડતી આપણે ઘણાને પણ તપ એવા બધા આવે સહન જરાય ના થાય આમ તેમ થઈ જાય એક અવસ્થા એવી ઊભી થઈ જાય અને કેટલું બધું હોય થઈ જાય પણ તે વખતે જો ધીરજ રાખીએ આપણે સહેલું નથી ધીમે ધીમે પ્રેક્ટિસ પડે પ્રેક્ટિસ પડે આટલી બધી ઊંધી પ્રેક્ટિસ પડી ગયેલી તો આવા સૌરી પ્રેક્ટિસનું શું ખોટું એ તો છે જ પ્રેક્ટિસ પાડવી એટલે પછી આપણે બીજા અર્થમાં ના સમજી જઈએ બધા ખરું નહીં સર એ તો જોઈએ જ દાદા ભગવાન કેટલું કહેતા બે આ દ્રષ્ટિની પ્રેક્ટિસ પાડજો તમે જજો કલાક કલાક આમ તેમ હમ એટલે પ્રજ્ઞાશક્તિ મૂળ શક્તિ છે એ આપણી મોક્ષની દૂતી છે અને આપણને કેવળ જ્ઞાન થાય ત્યાં પછી જ વિદાય લેશે એટલે દાદા ભગવાન કહે છે કે અમારી છેલ્લામાં છેલ્લી ભૂલ થવો એ બે તત્ક્ષણે હશે શું કશે તત્ એટલે શાસ્ત્રમાં ભાષા જુદી રીતે છે શાસ્ત્ર નો શબ્દ બહુ જુદો છે ત્રીજું પછી તો એ જાગૃત સ્વરૂપે જાગૃતિ સ્વરૂપે જાય છે અંતર આત્મ દશા બધી જાગૃતિ ખુલ્લી થયા પછી જાગૃતિ આખી જાગ્રત દશા બધી અંતર દશા જ છે પરંતુ જાગૃતિ વાળી નહી તો જરાક આમ તેમ રહ્યા કરે બધું અંતર આત્મા દા એટલે પ્રજ્ઞાશક્તિ કશું કરતી નથી પ્રકાશ બધું બરોબર છે એ આત્માની આમ આત્માના સ્વભાવના ક્રિયાઓની કારક શક્તિ છે બરોબર છે શું કહ્યું આત્માના સ્વભાવના ક્રિયાઓની કારક શક્તિ છે દરેક સ્વભાવની શક્તિઓ તો હોય જ કે નહીં પ્રાકૃતિક તો પ્રકૃતિ હોય આત્માની આત્માના સ્વભાવે એ તો ક્રિયાઓ તો રહેવાની જ છે પણ ક્રિયાઓનો ભેદ આ પકડવાથી અને આપણી પ્રજ્ઞા શક્તિ એ ભેદ આપણને વધારે વધારે ખુલ્લો કરતો જાય અને એનો ભેદ પછી આપણને ખ્યાલ પડે આપણને સમજાયું ને એટલે આપણે જ આપણને જલાઈ જઈએ બે સારી રીતે અને પ્રતિકર નીકળીએ ત્યારે જ્યારે સ્વાદ આવે છે દેવ તે બહુ મજાનો દરેક અનુભવ થાય જ ના થાય બને જ નહીં સ્વાદ આવે જ પરંતુ આજનો વ્યવહાર બધો એવો છે ને બધો કે જલ્દી આપણને એ સ્વાદ પછી ફરતી બહુ સુંદર દશા થઈ ફરતી આવે ત્યાં એમ આવતો નથી એ તો સમજાયું પછી એ તો બહુ એટલે દાદાએ કહ્યું ને એક છે ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ એકાવતારી એટલે આવતો જ અવતારે આપણે ભગવાનના દર્શન થાય અને મુક્તિ નહીં તો જરાતો પણ એમાં ગણવા જેવું નથી હા પાછું ગણવા જેવું મારી એક અવતારી થવું છે બધું કરવા જેવું છે ઓટોમેટિક આજ્ઞાધર્મ જ કરાવશે પ્રજ્ઞાશક્તિ અને અંતરાત્મ દર્શાંત જાગૃતિ એ જ છે આ વધારો બરોબર છે તમે શું કેવા માંગતા હતા જે પૂછ દાદાજી પ્રજ્ઞાશક્તિ ની વાત નીકળી જ્ઞાન લીધા પછી જ્ઞાન દીક્ષા પછી પ્રજ્ઞાશક્તિ ની ખીલવણી જે છે એ બીજમાંથી ખીરે છે એ બીજ યથાર્થ પડવું હોવું ઘટે જેવું બીજ તેવું એની ખીલવણી હોય એની ખીલવણીની તીવ્રતા કે એના પર કોઈ શું એ ફેર પડી જાય ને એ તો બીજ શું છે એના પર આધાર રાખે છે બીજ ખ્યાલ આવે ને શબ્દ શબ્દમાં ક્યાંથી કશું રહી શકે શબ્દથી ગમે તેમાં તો પણ છતાં જેમ કે આખી જિંદગી શુદ્ધાર્થમાં શું ગાયું હોય શુદ્ધાર્થમાં થયા વગર તો પણ એને પુણ્ય તો મળે જ છે પરંતુ કઈ વળતું નથી એમાં એ જુગલબંધીમાંથી છુટકારો નથી મળતો આપણને શું એટલે એને દિલો દુષ્કાળ કયો આવું જ્ઞાન મળે બહુ એ છે દાદાના સત્સાધનો ખરી તમે તો કહીશું કે એમાં આખું જ્ઞાન મૂકી દીધું છે એમને આખું જ્ઞાન મૂકી દુ એ આખું ક્રમ આપણે ઉલટસલટ થઈ ગયેલો છે ને એમાં સવરા થઈ જવા માટે બહુ સુંદર છે બહુ સુંદર છે આપણે એટલે મહાત્મા પણ ફાઇલ પાસે એનો અભ્યાસ કરાવીને આપણે આજ્ઞાધર્મ આપણાથી બહુ સારી રીતે અંદરથી જીવી શકાય એના માટે ફાઇલ પાસે આ એક્સરસાઇઝ કરવામાં ખોટું નથી ફાઇલ પાસે કરાવી શકીએ છીએ આપણે એ પ્રજ્ઞાશક્તિનું કામ છે બધું કે નહીં કોઈ જોડે હોવું તો જોઈએ ને આપણને કરો હમ દાદા નો બસ પગ પકડ્યો પણ કવિરાજ કે પ્રજ્ઞા આપણે નવ કલમો વિશે હમણાં દાદા ભગવાન નો સત્સંગ વાંચો તો એમાં એમ કે છે કે જે નવ કલમો ની શક્તિ આપણે માગીએ ભલે આપણે ડિસ્ચાર્જ માં હોઈએ આવે કારણ કે ભાવ વિજ્ઞાન છે જ પરંતુ એ આપણે કરતા ભાવે ના રહ્યું આવે આપણી પાસે શું કહ્યું કરતા ભાવે ના રહ્યું આ ડિસ્ચાર્જ ભાગમાં પણ આપણે જ્યાં કાચા પડ્યા હતા ત્યાં આગળ અંતરમાં આપણે પાછા આ થઈએ છીએ અંતરમાં કારણ કે આપણે આજ્ઞાધર્મ પાડીએ છીએ એટલે પુણ્ય તો બંધાવવાનું જ છે છૂટકો જ નથી કાળ કાળને પ્રભાવે એ તો એમાં આ વસ્તુ બધું બને છે એટલે કારણ ભાગમાં બને છે એમ કહેવા માગીએ બરાબર અને કારણ ભાગમાં બને છે એટલે આપણે અંદર આજ્ઞાધર્મ આપણી મન વચન કરવાની ઐક્યતા કારણ ભાવમાં જે સરખીત રહેવી જોઈએ નથી રહી શકતી આ કારણ બધા કર્મોના કારણો કરવો ફળ તેમાં આપણને બળ મળે આ બહુ સારું બળ મળે એટલે કહ્યું ફાઇલ પાસે કરાવવાનું કનુભાઈ બહુ બહુ કરેલી હતી મચી જ પડે બધા બહુ કરાયું દાદાની શું બધું રસિકભાઈ ત્યાં થોડું કહ્યું થોડું અમને કહું આ કનુભાઈને ત્યાં મોકલો દાદા સમજાય ને એટલે પ્રજ્ઞાશક્તિ તો બહુ અને દાદાના આપતા સૂત્રો તો ઘણા નીકળ્યા છે બહુ સરસ છે બધા ત્રીજું રિયલ વ્યૂ પોઈન્ટ અને શુદ્ધાત્મા સ્વરૂપ સાથે તેની લિંક ડિરેક્ટ તો પોતે એ જ છે ને લિંક એટલે જે બીજમાંથી જે સ્ફૂર્ટે કરે છે તે બીજ પ્રમાણે હોય તો એટલે કે જેવી દ્રષ્ટિ દ્રષ્ટિ આખી થઈ એટલે આખી ક્ષાયક દ્રષ્ટિ થઈ ગઈ નિશંક થયા આપણે બી સમજે શંકા આખી બધી નિર્મૂળ થાય છે એ બધું બીજ માં આવે છે બધું આખું એમ એમ ના થાય છે એટલા માટે આજ્ઞા સ્વરૂપે મૂકવું પડે પ્રાપ્તિ થઈ છતાં પણ એ રહી શકે નથી ને આપણને બરોબર એટલે આજ્ઞા સ્વરૂપે મૂકાયું છે એટલે બે દ્રષ્ટિ વ્યવહાર નિશ્ચય વ્યવહાર નિશ્ચય વ્યવહાર નિશ્ચય બે આગળ જઈએ જાગૃતિનું બહુ સારું પ્રમાણ કેવાય જાગૃતિ પ્રોસેસ છે શું દાદાના આપતો સૂત્રો અદભુત છે કે આ પૂદગલ અને ડિસ્ચાર્જ પૂદગલના જે બધી અવસ્થાઓ છે આખી અવસ્થા અવસ્થાઓ આખી બધી જ અવસ્થાઓ એ જે જેમાં આપણે દ્રશ્યમાં અને જ્ઞેયમાં આપણે એકાકાર હતા એમાંથી મુક્ત થયા અને દ્રશ્ય આપણને દ્રશ્ય સ્વરૂપે દેખાતું થયું જ્ઞેય આપણને જ્ઞાતાએ કરીને જણાતું થયું એટલે દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એ આપણું જોવા જાણવાનું આખું બધું એની પ્રગતિ કરાવે છે એમાં એ છેવટે તો બહુ અદભુત છેવટે એ જ્ઞાતા એ પણ જ્ઞે થઈ જવો ઘટે પણ એ બહુ આગળની દશા છે ઘણી આગળની છે એ બધું જ ભેદ છે આખું બરોબર છે શું એ બહુ છેલ્લું છે એ દાદા ભગવાનનું સ્ટેટ છે આખું ત્યાં કારણ કારણ કે છે ને હમ દાદા બહુ પરમાનંદ છે હાજરી પછી જાગૃતિ અને હોવા પણ ભાન એ ત્રણે વસ્તુ એકાચી છે શ્રદ્ધા આપણે કહીએ છીએ પણ એક ક્ષાયક થાય છે નિશંગતા થાય છે એટલા માટે શબ્દ છે સમજો એટલા માટે એટલે એ દર્શનના પર્યાય સ્વરૂપે શ્રદ્ધા કહેવાય છે અસલ શ્રદ્ધા એટલે એ દર્શનનું જ આખું એ છે સામીપ્ય પણ આખું કેમ શ્રદ્ધા એટલે વ્યવહારમાં શ્રદ્ધા જુદી રીતે આવે પછી એ વિશ્વાસના શબ્દોમાં જાય વિશ્વાસ એટલા પણ અને વ્યવહારમાં આપણે માનવ સમાજમાં માનવ તરીકે ક્યાંય પણ વિશ્વાસ મૂકવા માટે બીજી જગ્યા હોય એવું બની શકે મળે જ નહીં કોઈ જગ્યાએ મળે એક જ બધી બધી રીતે માટે એમના માટે છેલ્લો શબ્દ આપતો આપતો એટલે બધાના થઈ બેઠેલા પણ કોઈના ના થઈ શકે હે બાકી પકડા બહુ સહેલા છે જ્ઞાનીને બધી કઈકા જજ સરકી જાય છે દાદા ના તો એક વેણ છે એના શ્રાદવાદ પણ એનું પકડાય તો આનંદ આવે શું રિયલ વ્યુ પોઈન્ટ શુદ્ધાત્મા સ્વરૂપ સાથે તેની લિંક જાગૃતિ મેળવી મારો મંજે બેની ડિસ્ચાર્જ આગળ ડિસ્ચાર્જ થવા પાડું જાગૃતિ જોવાઈ જવાય તમને સુનિતા બેન અમે પાસે સુનિતાજી કા આયા જોધપુર છે કવિરાજ સુનિતા આઈ ગયા નહી નહી સુનિતાજી કા મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી ગુણે કરીને બંને જુદા જ છીએ પછી પરમ સાથે સ્વનિશ્ચય આપનાર આપતા સ્વજનના सुचरणों मा कोटी कोटि बंदन ठीक छे है एक तरह पूछा पेलू लादा जी आपने जो समझाया उससे परिवार समझ की, की चारित्र में परिपक्वता का प्रक्षा करे ये परि परिवार त्या निकरिय हे अमरा परिवार घर में रहू बदा ने એમાં આજે સંજ્ઞા સમજ સમજ સ્વરૂપે આવી શું તો ચરિત્ર મેં પરિપક્વતા ચરિત્ર એ જાગૃતિ કરીને જ્ઞાતા દ્રષ્ટા પણ જ કહેવાય એટલે ચારિત્ર શબ્દ વ્યવહાર સાથે છે એટલે રહેવાનો જ એ ચારિત્ર એટલે ચારિત્ર એ આખો વર્તના સ્વરૂપમાં ગયો વર્તના હમ એટલે જ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત આ પરમા સંકેત એવું છે કે ગમે તેવો વ્યવહાર આપણો આપણે એને છતું જોવા માગીએ છતાં આપણને છતું ના જોવા દે એ બધામાં એ સંકેત જ છે છતું જ રખાવે પણ એમાં થોડો પુરુષાર્થને એ બધું માગે છે ધૂળ એ બને છે તે બનવાનું એટલે ચરિત્રમાં પરિપ્રક્વતા આ બધા વ્યવહારમાં કોઈ પણ વ્યવહારમાં એ વ્યવહાર આપણને નિશ્ચય સ્વરૂપે ના મનાવી શકે એટલું પાકું તો થઈ જવું જોઈએ શું કહ્યું જે પરિવાર સાથે પરિપક્વ એવી રીતે થઈ જવો જોઈએ પરિપક્વ એવી રીતે થઈ જવો જોઈએ કે નિશ્ચે પરિવાર એટલે આપણે આપણા માટે આ પરિવાર દરેક ને વ્યક્તિગત આપણા શરીર તો બધાના જુદા છે બધાના જુદા છે પણ દરેકને આજ્ઞા આપી છે વ્યક્તિગત આજ્ઞા આપી છે સામ સામે હોય ને હા એજ હોય તમારો નાનો બરોબર છે એ તો રહેવાની જ ને એટલે પ્રક્ષાલન કરે એ કે કોઈ બધો જ વ્યવહાર એવી રીતે થઈ જાય આપડા આવી રીતે આપણને રિયલ સ્વરૂપે આપણને ક્યારે પણ એ નહીં ભાષે વ્યવહાર જ છે એ પાછો બીજે બહુ ગૂંથલો બહુ છે બધે ગૂંથો છે બરોબર એટલા માટે સુનિતાજી ને કે ભી ગુજરાતી સમજાવો આમ સમજ જાય સમજતી આપની પ્રવાહમાન હૈ પ્રવાહ કે આધારસે રિવોલ્યુશન રોટેશન પોતાના એક્સિસ અને ઓર્બિટ ઉપર એકબીજાની સાથે સંબંધ હોવા છતાં બધી રીતે નિષ્ફળતાનું વિજ્ઞાન ચલાયમાન વ્યવહાર સ્વભાવથી નિષ્ફળતાનું વિજ્ઞાન ચલાયમાન વ્યવહાર સ્વભાવથી અને જાગૃત નિશ્ચય સ્વભાવથી સમજાવવા હેતુ પ્રાર્થના એવું લખે છે બહુ આમાં કવિ રાજામાં રહ્યા છે પુષ્કર એને રહ્યા હમણાં થોડા નથી પણ ઘણા એમના પ્રશ્નો આવી ગયા બધા समय अपनी नियमित निरंतर में प्रवाहमान है काल तत्व स्वरूप से प्रवाहमान नहीं है लेकिन जो व्यवहार है पूरा वो व्यवहार में आत्मा और पुदगल का जो सा, सामीप्यभाव पड़ा है सामूह्य भाव से है वो साथ साथ में उसमें काल तत्व महत्व का है इसलिए काल तत्व बहुत महत्व का है आज नीजान काल्ट तो एट बधु आज विज्ञाओ चूथ्यू पुष्कर चूथ्य स्पेस मसाकूट कर કોઈની જોડે માથાકૂટ સ્પેસ કરે એવી નથી તો કરી રજનીજી ક્યાં ક્યાં એ મોશન દઈ લીધું ગતિએ શું બગાડ્યું આપણું અદભુત છે દાદા તો ટૂંકામાં એટલો ગા આખું પચીસ આગમ બધા સમય દીધા એક અવસ્થા એ કરીને આખું પ્રવાહમાં એની સમયની નિરંતરતા છે એના આધારે સમયે સમયે ક્યાંય પણ આપણે સમય આપણાથી જલઈ ના જાય કે આપણે આપણે સમયમાં જલાઈ જઈએ સમયનો પોતાનો ગુણ નથી એના મરજી પણ નથી કે આપણને જારી શકે પરંતુ આપણો જલાઈ ગયેલો ભાગ છે જે એના કારણે આ બધું આખું ભાષ્યમાન રહ્યા જ ભાષ્યમાન હા તમે આ નહીં ભાષ્યમાન ભાષ્યમાન મહાત્માઓને ભાષ્યમાન પરિણામ જ કહું એમાંથી જ નીકળતા જઈએ છે આપણે અને પછી એ યથાર્થપણે જોવા જણવાનું ધીમે ધીમે ખુલ્લું થતું જતું જાય એટલે પોતાની એક્સિસ ને ઓર્બિટ પર એકબીજાની સાથે સંબંધમાં કઈ ધરી ઉપર ચાલે છે તે કોઈ યોગી કે યોગેશ્વરા જાણે એની વાત કરે છે અને ઓર્બિટ એટલે કે વ્યવહાર એટલે કેન્દ્ર વર્તુળની વાત નીકળી હશે એના પરથી એને પૂછ્યું લાગે છે છતાં પણ નિષ્ફળતા નું વિજ્ઞાન ચલાયમાન વ્યવહાર સ્વભાવથી એટલે આપણે જ્યાં સુધી આત્મદ્રષ્ટિએ કરીને દિવ્ય દ્રષ્ટિએ કરીને પોતે આ પૂતગલ સાથે આત્મદ્રષ્ટિએ કરીને પૂતગલ સાથે આપણે રહીએ એવી રીતે આપણું એ વિજ્ઞાન કામ કરે એટલું નિષ્ફળતા ના કરે સસ્ફુરતા નિષ્ફળતા બંને સાથે પછી એ બંને નીકળી જવાય આપણાથી બંને વ્યવહાર સ્વભાવથી અને જાગૃત નિશ્ચય સ્વભાવથી તેને સમજાવવાનું તે છે એ વ્યવહાર અને નિશ્ચયની બે દ્રષ્ટિ મુખ્ય વ્યવહારની અને નિશ્ચયની દ્રષ્ટિ વ્યવહારની દ્રષ્ટિ આખી એ બધી વિનાશી છે પરંતુ વિનાશીમાં આપણે જરાય ગયેલા બધા શું કે આ તો આપણા આપણાથી આપણી છૂટું પડે જ નહીં ચાલે બધું બહાર રાખવાનું એમાં એમ જ નીકળતા જઈએ છીએ આપણે સમજ્યું અને આપણો અવિનાશી સ્વભાવ છે અને ગુણો શક્તિઓ ખીચતી જતી જાય બધી એટલે એ તો બહુ મોટો પુરુષાર્થ છે આ અને અમુક ખરો પુરુષાર્થ કોઈ પણ પૂતગળ ક્રિયાના નિર્ણય હું એનો શક્તિ કરતા છું નહીં એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે વ્યવસ્થિત શક્તિ શક્તિ શક્તિ વગર તો કોઈ ક્રિયા હોય શકે જ નહીં કોઈ હોય શકે નહીં એ તો આજનું વિજ્ઞાન પણ બધા સામાન્ય આપણે निचे ना और मा ये तो के नीचे शिक्षण ना जहाँ सुधी पूछे दादाए क्यारे कार्यारक्ति બે માં રાખવું એટલે પુરુષાર્થ અને પરાક્રમ માગે એવી વસ્તુ મોટી પરાક્રમ એટલે દાદા એ કે ભૂખ બધો ખોરાક ખાઈ ના જાય એવું ભૂખ બધો ખોરાક ના ખાઈ જાય એટલે લાગી ગયેલા છે પુત્રો હમ જેને ખ્યાલ છે બધા પાછું આવે હમ એટલે મોટા મોટું તપ કહ્યું ને ઉણોદરી ઉણું ઉદર ઉણોદરી મોટા મોટું તપ કયું આ કારણે બધા કારમાં ગતું એ इू पॉइंट मैंने शक्ति करता है परंतु फाइलों संभव निकाल करने मारों निश्चय है ये फाइलो संभाव निकाल थे जुवा फरज है आज्ञाधीनपण से फरज थी अगर बंदाये छे कई फरज तो कि असल मरजी फरज અસલ મરજી હા એટલે ફરજ એને સાચી ફરજ એને જ કહેવાય મરજી વગર ફરજ હોય શકે જ નહીં પણ મરજી પ્રાપ્ત ના થાય તો શું કરે નહી તો પછી અલ્લા મરજી બોલવું પડે આપણે અલ્લાહ મરજી અહી સાહે ને એવું ના ચાલે એવું એવું ચાલે એક જ છે તો ત્રીજું દાદાજી શક્તિ પૂજા માં સ્વભાવ शक्ति की पूजा मांस की मा स्वभाव स्वरूप से की जाती है दादाजी माँ एट मां और मातृत्व की परिपूर्णता के स्वाभाविक बात्सर्यम गुण स्थानक और जिम्मेदारी का सारा सार समझाने की कृपा करे सुनीता रुचि <laughs> तो रोज रोज तो सिखा सीखाती है कितना <laughs> खुद की बच्ची सिखाती है मैं <laughs> तो यू वात्सल्य है उच्चा -उच्चा माने माने तो ये जगत में आ बदा मनुष्यों संबंधों में ऊंचा ऊँचा वत्सल्यू मैनेटे आपने बहु वाखाण करू महाशब्द बहुत एट महाशब्द आखो मलिकीपणू छूटी एट सहजतापणा में आखू पूलिकीपण छूटी गय तार शक्ति होगी એટલે માને પણ બાળક હોય બે ત્રણ બાળક હોય કોઈને આમ હોય તેમ હોય બધું હોય છતાં પણ કોઈ બાળક માટે એને ભેદ નથી હોતો કોઈને ભેદ નહીં એને પોતાના અંદરની વાત છે આ વ્યવહાર જુદો જુદો બધો હોઈ શકે બધો કોઈને ના હોય આ માને ખાસ કરીને કારણ કે સીધો સંબંધ છે બેનો સમજ એટલે માનું વાત્સલ્ય માટે તો બહુ વખણાવ્યું છે અને એટલા માટે શક્તિમાં આપણે શક્તિ તરીકે જેને જે પોતાની કુલદેવી હોય કે જે માતાજીની જેની શક્તિ હોય એની આરાધના કરે છે બધા તે જે શક્તિ જે પ્રાકૃત ગુણ જે આખો સહજ પ્રામે હોય ને એવી શક્તિઓ છે એટલા માટે બધી આપણા દેવીઓ છે બધી આપણી દેવીઓ બધી દેવીઓ પ્રાકૃત ગુણ જેટલો સહજ થાય ને બધી એમાં ભૂખી રહેલી હોય ખ્યાલ ને એટલે આપણે પણ બિલીફના ધોરણને આધારે જેવી પ્રગતિ આપણી આપણા સમાજમાં જેની જેવી થઈ હોય ને એના માટે એની એ દેવી હોય જ હંમેશા હોય સાત્વિક રાસિક તામસિક બધી જ પ્રકાર જેને જે પ્રકારે હોય તે રીતે પરંતુ દેવીઓ ઘણું કામ કરે બધું છે અને જગદંબા જે મોટા મોટું મુખ્ય કહે છે એમાં બધું જ આવી ગયું પરંતુ એ વ્યવહારમાં બાળજીવોને સમજાવવા માટે કહેવું પડે પણ છે વસ્તુ સાચી બિલકુલ સાચી વાત છે એટલે આપણા ભારતમાં શક્તિની બહુ આરાધના છે પુષ્કર ઘણી આરાધના દાદાએ જે બહુ સમજાવ્યું છે અને જયમાં તો એના માટે એટલું બધું લખ્યા છે બધા પ્રકાશકમાં બહુ સરસ આપ્યા છે તો એમાં સુનીતા પ્રકાશક કે બળે પપ્પા કિસ કાંઈ સ્વપર પ્રકાશક વિજ્ઞાન બહુ સારું નીકળ્યું પહેલી વખતે પહેલો પ્રકાશન તો ગયા હતા સાહેબ નહીં પહેલું પહેલા પહેલું તો માર માતૃત્વ કી પરિપૂર્ણતા કે સ્વાભાવિક વાત્સલ્યમય ગુણ વાત્સલ્યમય ગુણ અર્થાત હમે બચ્ચે તો એસા નહી હૈ હે હિસ્સે મેં જો વ્યવહાર આયા હૈ મા સ્વરૂપ મેં તો હવે હમરે બચ્ચે કે સીમિત નહી રખના બચ્ચે સે इतनी दृष्टि विशाल हो जाती है कि उन्हें कोई भी पराया नहीं लगता इतना हो जाता है उसका वो माँ की शक्ति है सभी इसीलिए वो तो भाई हो बहन हो दोनों को एक सरखई है दोनों के लिए लेकिन दोनों में एक सामान्य भाव से बात अगर प्रकट हो गया गुण वो आत्मा का गुण है दर्शन दर्शन, दर्शन गुण है वो आपकी व्यवहार दृष्टि जो है ना वो व्यवहार दृष्टि में है ये व्यवहार दृष्टि को ही लागू होता है उसमें ये गुण उसका दर्शन का खुला होता है तब आता है वो आखिर का लास्ट है हुँ? वो हमेरा शुद्धात्मा का दर्शन हमें जो प्राप्त हुआ है वो क्षायक दर्शन है फिर भी क्षायक दृष्टि है फिर भी और निशंकता से क्षायता प्राप्त हुई है फिर भी व्यवहार दृष्टि से हम जो है वो व्यवहार दृष्टि में हमें कहां भी हमारे अंदर मन वचन का है कि खुद से या परिवार में किसी के साथ और परिवार के बाहर कहाँ भी गाँव कहाँ भी जाओ वहाँ कहां भी उन्हें अपने से वो अलग है ऐसा भेद नहीं लगे उसको शरीर भेद वाला है अलग है सबका सबका अलग है फिर भी भेद न लगे उसको तभी वो बात गुण खिलता है इसीलिए कविराज ने गाया और पितृप्रेम बड़ा अच्छा में ज्ञान, ज्ञान पितृप्रेम बहुत सुंदर हुँ? एक दादा वचन एक घनी बातों निकली एक मत हम्म समझ दादा कहू के ने ने ने नेट स्वभाव तुम्हु बढ़ूज खुता है आ रीते वर्धमान आज कर्म फलस्वरूप તે વર્તમાન મન વાણીને કાયા પણ મન ઉપર બધા છેલ્લા થયું દિવસ મોહમાં મોહ આપણાથી જીતા જોતો જાય કે જેનાથી હું ગ્રહાયેલો હતો તે મારાથી એક આવેલું ગ્રહણ મુક્ત થાય પૂતગલ अपना स्वाभाविक पूदगल न लगेल ग्रहण छूटवाहन छूटे जो पूल ग्रहण मे छूटे તો વ્યવહારમાં સભી શીલવંત આપતા પુત્રો કો જય સચ્ચિદાનંદ સ્વીકાર કરો બોલો મળશે સુનિતાજી જય સચિદાનંદ સભી સંકીતદારી મહાત્મા લઘુત્તમ ભાવશે જય સચિદાનંદ સ્વીકાર ના પડે પાંચ દસ મિનિટ ચાલે તું સમજ ગઈ ને હમ તીવરી ગઈ કે નહીં એ લોકો કોઈ નહીં ગે એક દબે તો જાગે આવો હુસરી જાત્રા નીકળતો ઉસકી જાત્રા નીકળો જશો કરી જાઓ ખોજજો ખોજો ઘરની પરવાનગી તું બાપી જેને અપાવજે ને પરવાનગી હજે તો મમ્મીને જવું પડ્યું છે हम्म हम्म हम्म कौन है निरंजन भाई निरंजन भाई निरंत भाई आए तो लीज ते अत्याराजरी मईसु है हाजरी में लैसु लो और लास्ट है हेमा कमलेश लूंकट હાથ ઉંચા કરેમા બસ સમજ ગઈ હા કું કે ચીજ હેરી ઉપેક્ષા ગ્રહી ગઈ હૈ ચીજ કા સ્વભાવી કેસી ગ્રહણ મે આના નહીં હૈકિન હમે ઉ ગ્રહ લીયા હૈ બી જકડા હુઆન હૈ કરવાન સમજ સકતે क्या फल फर्ज हाँ नहीं फर्ज निभाना तो बोलते हैं कि जब फर्ज न निभाते निभाते रहते हैं क्या बताया हाँ फर्ज निभाना न, न निभाते निभाते, निभाते, निभाते, रहते, निभाते रहते, रहते हैं समझ गई पक्की है, <laughs> फर्ज बोलते है। सारा विश्व में जिम्मेदारी जिम्मेदारी इतनी जिम्मेदारी बोलते हैं ना जिम्मेदारी को बोझा होता तो खलास हो गया आदमी जिंदा कैसा रह पाएगा તો હમ નવીન આંદજી બોલતે આપ બોલતે બોજા અગર જિમ્મેદારી બોલતો નવીન આનંદ હોજાવાર કી હોતી રિસ્પોસિબલિટી કે બોજાવાલી હોતીકો નેચરલ સહજ બોલતે વાસલ્ય વાત્સલ્ય ગુણ એસી તો श्रेणी नंबर दो से तीन सूत्र पूछे लाइफ चलो सूत्र नंबर चौसठ कि श्रुत ज्ञानी श्रुत ज्ञान आधार एट्ले आमा अक्रम में लागू पड़े एटूज आप अक्रम लागू पड़ेगा આ પાંચ જ્ઞાન કયા છે તે આપણને મનથી મુક્તિ પામે પામે પામતાની સાથે મન જોડે સીધે જ્ઞાતા જ્ઞનોનો સંબંધ પ્રસ્થાપિત થાય છે એમાં પછી બાકી રહેલું આપણી વ્યવહારમાં જે બુદ્ધિ છે આપણી ડિસ્ચાર્જ થતી બુદ્ધિ એ મતી મતીભાગ કહેવાય છે આખો મતીભાગ બુદ્ધિને લાગુ પડે છે ક્રમ માર્ગમાં બધે ત્યારે પણ અને અક્રમમાં પણ જો કોઈ સમજદાર અને વિચારક એવો પુરુષ હોય તો દાદા ભગવાનને જો જો એને સમજે ને તો એ અત્યંત પ્રખર બુદ્ધિશાળી હૈ આવું બોલી નાખે ભૂલી શકે છે બુદ્ધિની વિશાલતા પણ એટલી જ મોટી છે બહુ જ મોટી છે તો કવિરાજ બુદ્ધિમાં તો એટલું બધું છે કે એને એટલું એક્સપાન્સ થઈ શકે છે કે એ મતીમાં જાય છે આખું અને એ એક્સપાન્સ થયેલો ભાગ એને વિપુલમતી કે છે વિપુલમતી વિપુલમતી હ અને એમાંથી પછી આગળ અવધી અવધી ઉપર ચાલી જાય છે બધું પણ અવધી જુદું છે એટલે એ મતીએ કરીને આનંદ આનંદજી શ્રાવક મારી ભગવાન વખતના એમને આટલું બધું એમ સમયે પહોંચેલું હતું ટૉપ મોસ્ટ ઉપરથી વોટર મોસ્ટ નીચે બધું એટલું બધું એમનું હતું એ સીમા એવી હતી આખી શું પણ છતાં એમાં છૂટકો નથી એ તો પણ મન ઉપર તો પહોંચાતું જ નથી કોઈને ત્યાં અક્રમમાં સેલ્સ મન ઉપર આપણે પહોંચી ગયેલા છીએ પણ છતાં એ એટલું આસાન નથી મન સાથે એટલું છૂટાપણું રહેવું એટલે આખો વ્યવહાર બાકી રહ્યો આપણો એટલે મન અને વાણીનો જે સંબંધ છે એમાં વાણી ઉપર બહુ આવી ગયો આખું આજે અમને ભાઈ આવ્યા હતા પેલું હિંમતનગરના એટલે કેન્સર થાય છે ત્યારે આપણું આ વોકલ કોર્ડને આ બધું છે ને પરમાણુઓ જે બનેલું આખું બહુ સૂક્ષમ હોય છે પણ શરીરના ભાગે તો આ ડૉક્ટરો ટ્રીટ કરી શકે એવું તો હોય છે જ આખું બધું અમુક એમાં કેન્સર થાય તારા તો આપણે ત્યાં દુષ્યંતભાઈના પિતાજી હતા પ્રાણલાલભાઈના ઘરે કગાશીમાં આવ્યા હતા અને ત્યારે દાદાને સત્સંગ થયો હતો સાંતાક્રુઝ તારે એ તારે એમને આ જ વસ્તુ થઈ રહી પણ એ મશીન આવે છે અત્યારે મશીન આવે છે અહીંયા મૂકે એટલે એમનાથી એ પેલું અંદરનો અવાજ પરમાણુ પેલું અવાજવાળા ઘર્ષણવાળા નીકળે ને તે ઘર્ષણ અવાજ નીકળતા બતાવે અને એને પોતાને બહુ મજાનું હોય આ વિજ્ઞાન સમજવા જેવું છે રેકોર્ડ છે તેનું રેકોર્ડ છે તેનું હવે વાણી નીકળતી નથી કહ્યું રાજ તો એ મૂક્યું તે કંઈથી નીકળી એટલે રેકોર્ડ સમજવા જેવી છે આ રેકોર્ડ બહુ સમજવા જેવી છે હમણાં આજે જ મળ્યા આવે ખરું એમને આ પરિસ્થિતિ બહુ ઓછા કેસ હોય છે પણ હોય આ બધા તો કિંમત તો શ્રુત જ્ઞાનની એમ શ્રુત જ્ઞાન મુખ્ય વસ્તુ છે શ્રુત ત્યાં જગ્યા આખું અનુભવ મુખ્ય છે મુખ્ય અનુભવ કહે છે એટલે ક્રમ આજે કરતા ભાવે એટલે અહંકારની શુદ્ધિ કરતા જાય વ્યવહારનું વ્યવહારનું ચોખ્ખું કરતા જાય તેમ તેમ એમાં પણ એટલી અગત્ય છે અને આપણે અહીંયા આગળ આપણે આપણને જ આપણી વાગતી રેકોર્ડ એનું આપણે શ્રુત શ્રોતા હૈયે બરોબરના હમ અને એ શ્રોતાપળામાંથી આપણે નીકળી જઈએ તારે પછી આપણને બોધ થાય સમજ્યું તે અનુભવ દશા થાય ખાલી સમજાય છે વાણી પોતાની બોલાતી વાણી શું જ્ઞાન અને જો જ્ઞાની પુરુષ રાજ્યવરણ સત્સંગ હોય ને સત્સંગ ચાલતો સત્સંગ સભા હોય તેમાં આપણને એમાં પ્રશ્નો થાય બધા સત્સંગ થતી વખતે છતાં પણ પોતે એક શ્રોતા તરીકે જ હોય તો એને બહુ સારો લાભ થાય ક્લિયર થઈ જ કરી શું જ્ઞાન એટલે આપણે વાગતી રેકોર્ડ ને સાંભળ્યા કરી હતી પોતાની તેમજ બીજાઓની હમ પણ સમજી ગયું પક્કી હે પક્કી ચલો આગે 66 મતિ જ્ઞાન રિયલ રિલેટિવ જયારે ખુલ્લું થાય ત્યારે જ્ઞાનીનું રિયલ રિયલ હોય છે ત્યારે મહાત્મા રિયલ રિલેટિવ એટલે આજ્ઞા મતિ જ્ઞાન એટલે દરેક મહાત્માને પોતાના મન વચન કાય કરીને જેટલા અનુભવ સ્વાદ આવે ને પછી બધા વ્યવહારોમાં આવે એ તો મહાત્માઓને બહુ સારી રીતે બધા રહે બધું અને પ્રોસેસમાં હોય બધા અને એમાંથી આખા નીકળી જઈએ રેકોર્ડના બધા જ અવસ્થાઓમાંથી અને એના કમ્પ્લીટ રીતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈએ સંપૂર્ણ રીતે હા ત્યાર પછી જે રિયલ રિયલ થાય છે એટલે દાદાએ કહ્યું મહાત્માઓ માટે ખાસ કરીને કે હવે આજ્ઞાધર્મમાં દરેક જણે પોતે પોતાની વાગતી રેકોર્ડ એ રેકોર્ડ છે એટલું સમજમાં બધું આપણા આપકું થઈ જાય અને રેકોર્ડ સ્વરૂપે જણાયું પછી આવે છે છીક પદ જેને ચારિત્ર માં કહીએ તે છે કેવા નજીકની દશા છે બધી સમજાયું પણ આ તો સમજવા માટે શું સમજવા માટે आज्ञाधर्म बधुज आज स्वरूप आज्ञा स्वरूप रहू, रहू? स्वरूप के हा हा आज्ञा स्वरूपे रहूा धर्म स्वरूप रहू साम कहो ધર્મ ધ્યાન ધર્મ ધ્યાનથી એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું હેમાં છું સરખું ઉદિપ્ત થાય ઉદ્દીપ્ત થાય આજ્ઞા પાડે એટલે આજ્ઞા ધર્મપૂર્વક એનું વ્યવહાર દ્રષ્ટિમાંથી પસાર થવા અને નિશ્ચય દ્રષ્ટિ આખી સ્ટેબલ સ્થિર થતી જતી જાય ધીમે ધીમે ધીમે ક્રમશઃ થાય એકદમ એમાં એ ઉદીપ વગર નહી થાય અગ્નિ પેદા થાય અને બધું ઓખું થતું જાય એટલે આજ્ઞા એ જ ધર્મ તપ એટલા માટે કહ્યું થઈ ગયું થઈ ગયું છે હવે તો હવે શું છે ભાઈ કવિરાજ એક પદ લઈએ સરસ બધા જરા લેવું છે કાઢું હ નાનું પદ લઈ લો પછી બસ છે હજી સર સર બે મિનિટલું તારાચંદજી બોલે વર્તમાન અપૂર્વ ક્રમ વિજ્ઞાન કે જ્યોતિર્ પરમ વિનય હૃદય પૂર્ણ ગહેરાઈ છે પૂર્ણ ગહેરાઈ આપી કૃપા હમરે મન વચન કે આપણ સમર્પિત હૈ अक्रम विज्ञान साहित्य से आपका इशारा आपके अंतरराष्ट्रीय अनुसार समझे आपको पांच आज्ञाएँ हर समय पालन आपकी पाँच आज्ञाएँ हर समय पालन कर सके इसके लिए आपसे शक्ति मांगते हैं शक्ति मांगनी बहुत बड़ी प्रार्थना अच्छी है दूसरा हमारे डिस्चार्ज कषाय क्रोध मान माया लोग को हम देख सके तथा अवैधता बनी रहे ऐसी हमें सूझ और शक्ति प्रदान करें यह कि किसका लिखा हुआ है લખા કેસ કા આપ લિખને કો લિ હા બોલતે સારખો પંખો હા સમય હમરે સારા પંખો કે વ્યવહાર કે પંખો બહુ હૈસા ખોલ દે પૂર્ણતયા મુક્ત પૂર્ણતયા મુક્ત ટોટલી લવ ટુ ઓલ ટોટાલિટી ફ્રીડમ એક ભરોસા એક બસ બસ એક આસ વિશ્વાસ હર પલ અગર આપણે ક્યા બાદા હમે હૈ પૂર્ણ વિશ્વાસ હર મુશ્કેલી મેં દાદા નિકાલોગે આપી કઠિનાઈયો ના હાર આપકો હમેશા પુકારેગે હમ આપને ગલેસે હમે લગા अपने हाथों में संभालो हमें अंगूठा माथे से लगा रखो दिव्य चक्षु जगाए रखो दिव्य दृष्टि मिलती रहे अब नेत्रों के रास्ता ने, नेत्रों के रास्ते हृदय में बस जाओ वाह वाह वाह ज्ञान की वर्षा से हम नहलाते रहो आप पुरुषों का संग कराते रहो यह जीवन व्यर्थ ना चला जाए इसे इ, इ, इ, इसे कीमती बनाओ अब આપ કોણ આપણે હા આપકી સુવિધા અનુસાર અલગ સ્વાગતમ કવિરાજ એક વાર જવા જેવું છે ડૂબી જશે લોકો ને એમાં તો ભરત હવિરાજ કોઈ વખત યોગ શરીર લઈ જાય એવું હોય ને આપણે બધા જઈશું સરસ થાય એવું છે વાંધો નથી લો બરાબર ચાલો સાહેબ